आओ आओ अरे वा भाई आज तो मगर मां बैठा विभूति वर्ता साो विभूति बेहन आज हूँ तुमने बदा ने एक सरस मजाता कहवा चु हो राम से અયોધ્યા માં દશરથ રાજા રાજ્ય કરે રાજા ને ત્રણ રાણીઓ કૌશલ્યા સુમિત્રા અને કઈ કઈ રાજા ને ચાર દીકરા કૌશલ્યા ના રામ સુમિત્રાના લક્ષ્મણ શત્રુઘ્ન અને કઈ કઈ ના ભરત તેમજ પ્રેમો જુદા પણ દશરથ રાજભવનમાં બેઠા હતા ત્યાં વિશ્વામિત્ર ઋષિ આવ્યા તેમણે દશરથ રાજાને કહ્યું વનમાં રાક્ષસો અમને હેરાન કરે છે રામ અને લક્ષ્મણ અમારી મદદ માટે હું વનમાં લઈ જાઉં દશરથે પહેલા તો આના કુનિ રાના છે પણ બહાદુર છે મારે તો એમની જરૂર છે હું એમને લડતા શીખવીશ દશરથે ગુરુ વશિષ્ઠ મુનિ સલાહ લીધી અને છેવટે રામ અને લક્ષ્મણને વિશ્વામિત્ર સાથે મોકલા રામ લક્ષ્મણ વનમાં ગયા ત્યાં તેમણે રાક્ષસો મારી નાખ્યા વન આખું એ સલામત બન્યું અને ઋષિ તો રાજી થઈ ગયા ભાઈ મીથી નગરીમાં જનક રાજા રાજ્ય કરે એમને સીતા નામની દીકરી જનક એ દીકરીનો સ્વયંવર રચ્યો શંકરનું આપેલું ધનુષ્ય ઊંચકે તેજ સીતાને પરણે એવી સ્વયંવર ની શરત હતી હો ઉપાડી શકું નહી ભાઈ ઋષિની આજ્ઞાથી રામે એ ઉપાડ્યું અને તોડ્યું જનકે રામની સાથે સીતાને પરણાવી રામ ને સીતા પરણીને અયોધ્યા ગયા હો પછી તો રાજા દશરથને માથે ગડપણનું પળ્યું આવ્યું એમણે રામને ગાદીએ બેસાડવાનું મૂરત નક્કી કર્યું ત્યાં કઈ એ આવીને એવી માગણી કરી કે રાજા તમે મને અગાઉ બે વરદાન આપેલા છે આજે માગું છું તમારી પાસેથી મારી પહેલી માગણી એ છે કે રામ ચૌદ વર્ષ વનવાસ જાય બીજી માગણી એ છે કે મારો દીકરો ભરત ગાદીએ બેસે રામ નહીં દશરથને આ સાંભળીને ઘણું દુઃખ થયું રઘુકુળ ની તો આ રીત છે ભાઈ પ્રાણ જાય પણ વચન ના જાય કોઈ દિવસ રામ વનમાં ચાલ્યા સાથે સીતા અને લક્ષ્મણ પણ ચાલ્યા દીકરાના વિયોગ રાજા દશરથ તો પછી મરણ પામાઓ આવીને એણે બધી વાત જાણી કઈ કઈને એને કઠણ બોલ કહ્યા અરે મારી ગોજારી માતા તે ઘણું ખરાબ કામ કર્યું છે રાજ અધિકારી તો રામ છે હું નહીં म झूपड़ी बार बे भाई भेटा भरते राछाजनती कर आश्वासन आप समझा भरत બેસવું જોઈએ ભરતે રામના પગની પાવડીઓ માંગી લીધીઓ મોજડીયો એને પાછા આવીને અયોધ્યાના સિંહાસન ઉપર આ પાવડીઓ સ્થાપી પોતે નગરની બહાર એક ઝૂંપડીમાં સાદું જીવન પસાર કરવા લાગ્યો અને રામના વતી રામ નામે રાજકાર બોલો રારી નદી ને કિનારે પંચવટીમાં ઝુંપડી બાંધી ને આનંદ લાગ્યા એક દિવસ આ રાવણ ની બેન સુંદર મજાની સ્ત્રી રૂપ લઈને દંડક આવી રામ લક્ષ્મણ અને સીતાને એ કપટ થી મારી નાખવા માંગતી હતી એટલે એને તો તલવાર કાઢી સુરપણખાના નાક ને કાન કાપી કાઢ્યા લોહી નીકળતી સુરપણ રાવણ પાસે ગઈ ને રાવણ ને બધી વાત કઈ સંભળાવી રાવણ તો ગુસ્સે ભરાયો રાવણ સીતાનું હરણ કરવાની યુક્તિ રચી નામના રાક્ષસ ને લઈને રાવણ પંચવટી પાસે આવ્યો રાવણ બાવો બનો સોના હરણ જોઈને સીતાને લાવવાની ઈચ્છા થઈ એને રામ આગળ સોના હરણ લઈને આવવા હઠ પકડી કે મને લાવી જ આપો રામ સોનાના હરણ પાછળ દોડ્યા દૂર નીકળી ગયા રાવણ તીર મારુ તો આવ્યો તો ચીસ પાડી ભિક્ષા દેહ ભિક્ષા આપવા રામની બહાર આવ્યા એટલે રાવણ સીતાને લઈને ભાગ્યો લંકા માં જઈને અને ને અશોકવાડીમાં રાક્ષસીઓની ચોકી હરણને મારીને રામ અને લક્ષ્મણ પંચવટીમાં ઝૂંપડીએ પાછા આવ્યા જુએ તો સીતા ન મળે બંને ભાઈ સીતાની શોધ કરવા નીકળ્યા રસ્તામાં જટાયું મળ્યો એણે કહ્યું રાવણ સીતાને ઉપાડી ગયો છે મેં સીતાના રક્ષણ માટે રાવણ સાથે ઘણું યુદ્ધ કર્યું હતું એ મારી પાંખો કાપી નાખીને ભાગી છૂટો છે જુઓ આગળ વધતા રામ લક્ષ્મણ કિશકિંધા નગરીમાં આવ્યા ત્યાંનો રાજા સુગ્રીવ રામનો ભાઈબંધ બની ગયો એને રામને પોતાના રાજ્યમાં રોકાયા અને હનુમાન લંકા તરફ સીતાની શોધ કરવા સીતાજીને પાછા સોંપી દો નહી તો ભયંકર યુદ્ધ થશે સમજી લેજો રાવણના ભાઈ વિભીષણે પણ એમ જ કર્યું રાવણ રાણી મંદોદરીએ પણ રાવણ ઘણો સમજાયો छापरे थी, छाप छाप थी तीजे कूद्यांका ने आग लगा भाई पी हनुमान पदा समाचार आपा वनों सेना लंका चढ़ाई कर રામ અને રાવણ ભયંકર યુદ્ધ થયું યુદ્ધ એટલે વિના શોભાઈ યુદ્ધમાં રામ ને સીતા પાછા મળ્યા પુષ્પક વિમાન હનુમાન ની સાથે અયોધ્યા પાછા આવ્યા એમના વનવાસ ના વર્ષ પૂરા થયા હતા હવે ભાઈ ભાઈ ભરતે અને નગરજનો એમનો પ્રેમ અને માન સત્કાર કર્યો હો રાભાર હાથમાં લીધો પ્રજાનું બધી કલ્યાણ કર્યું કોઈ કે વાતો કરી રાવણ ને ઘેર રહેલી સીતાને રામ જ સંગ્રે રામે આ જાણીને મનમાં વિચાર કર્યો કે પ્રજા રાજામાં અવગુણો જુએ છે તો પ્રજા પણ અવગુણ શીખે એવું ન થાય માટે રામના બે દીકરા લવ અને કુશને જન્મ આપ્યો બંને ભાઈ મોટા થયા અને ઋષિ પાસે યુદ્ધ વિદ્યા શીખ્યા ભાઈ રામે અશ્વમેધ યજ્ઞ કર્યો પછી રામ સીતા અને લવકુશ નું મિલન થયું ભાઈ પાછું અને બધે આનંદ આનંદ વર્તી ગયો હો ભાઈ તો ભાઈ બાળ દોસ્તો તમને આ રામની વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો કાલે હું તમને સરસ મજાની બીજી વાર્તા કહીશ ભાઈ આવજો